એ અને ખરી બિલકુલ દાદા આ આપડે એવો કરવો જોઈએ કે નઈ આપડે નિશ્ચય કરીએ ભરાઈ કે સીધાઈ જગ્યા નિશ્ચય રાખવો કે આ બધા સુધી આપડે છૂટું કરવું છે